તેનું આગ વાળે છે આપને લાગે પડ્યું છે કે ચિંતા તો અહંકાર હોય અહંકાર હોય તો ચિંતા થાય ને એ બીજું તો બીજું બધું જે અંદર થાય છે તે મન નું સફો કૈસ છે સફો કુમરા માં થાય चिंता समझाओं अहंकार होना चिंता निंता था थाय पर अहंकार करना चिंता से नही थे तेरे આ ફક્ત ભાઈ થોડું કઈ ગોચવાડો આવે ને તમને ના થાય શું થાય નઈ તમને તો ક્રોધ માન માં રાવજી બેન થાય તે સાચો ક્રોધ નથી એમ સાચો ક્રોધ માન માં લોકોને કહેવાય જેની પાસે હિંસક ભાવ હોય શું કયું હિંસક ભાવ નહિ તમે એકાકાર થાવો કહેવાય आ तो क्रोध मन मैया बढ़ गया हाँ डिस्चार्ज क्रोध मन मै एट हिंसक भाव नहीं क्रोध मन मै लोक कहवा પોતે ના પાડતો હોય આમ નહીંસા ની વિરુદ્ધ છે પોતે શું કોઈ માણસ એમ કે તમારે ધોધમાર માં આવેલો મારા નીકળી દે છે લાલજીભાઈ ના થાય આવ ના થાય લાલજીભી ગુસ્સે થાય તો તમે ઉડતા ના પાડો એટલે તમે પેલા એકાકાર થતા તારે હિંસક ભાવ હતો અને હવે હિંસક ભાવ ઉડી ગયો આ તો ભરેલો માલ નીકળ્યા કરે ભરેલો માલ એટલે શું કે ક્રોધ કેવો હોય કે આપડે લોખંડ ગરમ કરીએ લાલ લાલ થયું હોય જ્યાં ભઠ્ઠીમાં હોય ભઠ્ઠી પણ પછી બહાર કાઢી લીધા પછી લાલ તો હોય પણ એને ફૂંકતા નથી માટે આવું ઓછું થતું જવાનું પછી ખાલી થઈ જવાનું ને પછી ફૂંકે એટલે એટલે એને સીધી ક્રોધ ના કહેવાય ક્રોધ તો ફૂકે ત્યારે એક બાજુ ગરમ છે ભગવાન જ થઈ જાય છે પણ આ એની નબળી છે માલ ભરી રહ્યો છે ભરેલો માલ ખાલી કરવો જોઈએ ને એનો ભોગવી લેવો પડે ને શું કરવું બસ આટલું જ રહે છે તો મોટું આશ્ચર્ય છે પણ ચારી પચાસ હાજર ક્યાંથી ભાઈ કંચનભાઈ પૂછે છે ડિસ્ચાર્જ થતા કેટલી વાર લાગે જેટલું ટોંકી નો ભર્યું ટોકી આખી ભરી હતી આટલી વાર લાગે પોલી ટોકી ભરી આટલી વાર લાગે આટલી ટોંકી ભરી આટલી વાર લાગે દાદા દર્શન થઈ કરોડ રૂપિયા આવતા ઢેપાડવા પડે તે આ સમાજ ના મફત માં અહિયાં મારું કહેવાનું કે આની અથા જ નથી ને એને આવું ઘણા ચહેરા આપડે જીન છતું દેખાય ના ગયા લગ્ન માં ના ગયા શરૂ થયું આ તો કોઈ કાળે મળે નહિ આખો આનંદ આવતા છે પણ કોઈ મોટા બધા ઋષિ મુનિઓ ને નહીં જો હું તમને સમજ પાડું આગળ આવું કાલે તમે હતા ને આજે તમે કાલે ગઈકાલે ક્રોધમાન માયા લોભ રાગો બધા દુર્ગુણો હતા ક્રોધમાન માયા લો નથી એ સમજી લો એક શું કયું સર્વસ્વ ચોક્કસ થયા શુદ્ધ થઈ ગયા તમારા અશુદ્ધિ નામ નથી તમે પૂછી લો કે કેવી રીતે અમે અશુદ્ધ થયા અમે કેવી રીતે ક્રોધ એ પૂછો બધું आहंकार, आहंकार एनी एनी तो तो तो जीती लीधो कृपाने लीधे कृपाने लीधे नहंकार तो आम बाहर तो जीतवा जाए न तो वह उड़ो અહંકાર જીતવા જાય ને તો વધે એટલે ક્રોધ ક્રોધ નો અહંકાર દબાણ લોભ નો અહંકાર કે શું કેવો ક્રોધ દબાયો એક દબાવ્યો બીજો પારો જાડો થાય એટલે આનો વિનાશ થાય નઈ આ જે માયા છે હાથ છ પુત્રો ને હાથ પી માયા એનો કોઈ નાશ કરી શકે નઈ રાગ નોકરા મારો મહાન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી કોઈ મોડો નથી આવવાનો ફરી જાગ્રત થઈ જાય ક્રોધ મારો મહાન નામ નો છોકરો જ્ઞાની પુરુષ મારે ભેદ વિજ્ઞાની જ મારી શકે તો જ બધા ખરા થાય સફોકેશન થાય સામ ને એ તમને તો ના થાય સમજો સફોકેશન વધુ ઘટ્યું બધું સમજાયું છે અમારી વાત અને પૂરું કરી ત્રિમંત્ર નો અર્થ પૂછે છે તન્મકાર ના થતા મન તમારે લેવા દેવા ના રહી મન ક્યા બાજુ આવ્યું કોના માં આવ્યું કે આમના માં એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું શામ માં રહ્યું એટલે કયો અહંકાર અહંકાર ભોગવવાનો નવા કર્મ બાંધવાનો અહંકાર નહી એટલે અકર્મ કૃષ્ણ ભગવાન કહ્યું છે ને અકર્મ કે આકર્મ અને નિષ્કામ અકર્મ પર નિષ્કામ ભાવ અમે કોઈ કામના નથી અમારી ઈચ્છા નથી આ કોઈ કર્મ કરવાની કર્મ પર કેવું કંચનભાઈ પૂછ્યું છે કે હવે દરેક અવતારમાં અમે પ્રગતિ જ કરવાના દરેક અવતાર થવાયો નથી બે ત્રણ જોચર કરે જેની જોડે બેસીમ દઈએ ને તે બધા ભેગા થાય જ્યાં ભાવ બેઠો તે ભેગા થાય અને ભાવ ઉકડી ગયો એના ભેગા થાય ને ભાન ચોવીસ એ કલાક રહે છે બધાને ખબર પડેપ્ટ થઈ શકે શક્ય તો બધું મળે છે માર ખાઈ જતા કોને નોકરી કરી જતા જોબ જતી રીક કોને કઈ બીજી મળતી નથી કોણ એવું કરે આપડે કરવી જતો આપડે કરવી અવતાર કરે કોણ હા પણ એવી કોણ નથી આપવા દેતું નોકરી બધા સંકેત મળે છે આ બધા ગોરું કે મારું કે હારું કેવું તપાસ કરે આપણને ભગવાન પક્ષપતિ આખો દાળો મર્યા વિચારવા જ નહીં પણ ના વિચાર લોકોને સમજાવવા માટે કોઈ હેતુ હોય તો મને સીધો બોલાવીએ તો ચાલે બધા ગોયા બધા સમજ મારા હિસાબ છે કબૂલ જ હોય એ તો ચડે ચડે બોલે પછી હું પટા એનું આમ પૂછું વાત તો ખરી છે પણ એટલે माँ हो, है मन मै क्या माँ मैं कई पूर्व ना कई हिसाब हे तो हिसाब चूकान स्कूल ना भंड પુષ્ટી આપે ફરી એવું ઘેર મૂકીને આવ્યો ભાઈ મારી પાસે પછી કઈ આલુ બધું રોગ સીધો કઈ આલુ આમ પૂછ્યું તેમ પૂછ્યું આમ પૂછ્યું એ પછી ઠીક આપડા તો ડેવલપ ધર્મે છે ધર્મે છે ને તે હજી થયા પછી ધૈર્યકરણ ના કરે ફાર્મ કરીને કરે ગાય ના બચ્ચા જેવાથે આવું ઘોટ પણ અહંકાર કેવું કે ના આવે વાથે હોય ને એના જેવું આ તો ડેહર એક માણસ તો એક છોકરા એક છોકરો પછી બાપ બાપ નમસ્કાર કરવા મળે બાપ ને છે માયા મારે બઉ મારે છોકરું પાસે મારે માયા જ કર્યા કરે બાપ અહી નમસ્કાર કરે ને એ છોકરા ને ગમતું નથી આવું શું નમસ્કાર કરે શું સમજ માં જો ગુરુ હોય ને એવું કરે આ તો દુદી જાય ના હોય તો કુંડીઓ નર્કમાં વધારે મોટા મૂકેલા આપણા દેશ માંથી દેવગતિમાં ઊંચી હાઈ લેવલ દેવગતિ તે આપણા દેશ આ તો બધું મોડ બધું આમને દેવગતિ ને નર્કમાં હોય પણ મોડ ઉપર અમને ક્રોધમાર માં આવેલો નહીં ને આવડો આવડો અને આપડો તો બધું તકલા આપડું નહિ પરમાન તરફ જ્યાં એમનાથી ઘરમાં બધું તકલીફ લેડી કાવાના નહિ બીજ લી આમ બધું ચકલા દે એવું ક્યાં કાઠવા ફૂટબોલ આપડા મારા છોકરા છોકરા ખાય બીજું રાખે ઘરે રાખે લાજુ લોભ આપડે લોકો તમે જોઈ લો કે છોકરાઓ અહિયાં આગળ ઉછરે અને દોડિયા ના છોકરા જોડે મિક્સ થાય મન ઉપાધિ નહી કરવી ના બની શકે એટલે ઉપાધિ નહી અને બની શકે એવું તત્વ થોડા કરવાની શરૂઆત કરજ અને ના બની શકે તો ઉપાધિ છોડી દેજે બધી સમજાય પ્રશ્ન છે કોનો પ્રશ્ન એટલે आते आगोर भाई कहे के सात पेढ़ी नेगू करे ये भेगू ना करिए तो बैरी छोकरा कम्प्लेन करें भेगू करें અને સત એટલે અવિનાશી અવિનાશી એનું નામ સત આ સત્ય એટલે અવિલાશી નહિ સત્ય તો અવિલાસી જ હોય પણ સત એટલે અવિનાશી અવિનાશી જ્ઞાન દર્શન તે જ આનંદ છે આ જ્ઞાન દર્શન તમને જે છે અવિનાશી જ્ઞાન દર્શન છે કેવા છે આમાં સુખ છે આમાં સુખ છે આ બધી વાતો છે ને બધી રિલેટી જ્ઞાન દર્શન છે કેવું છે અને આત્માનું જ્ઞાન દર્શન એ સચ સીધા એ અવિનાશી કહેવાય એટલે આનંદ હોય એ જ્ઞાન દર્શન ચોખ્ખું હોય કાલે જે જ્ઞાન ના દર્શન આપ્યું એ જ ચોખ્ખું જેમ જેમ અનુભવ થતા જાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય અને જ્ઞાન ને પ્રતિ બે ભેગી થાય ત્યારે વર્તન માં આવતું નમસ્કાર કયા છે અને બીજા ભગવાન પાંચ વખત કયા એટલે સિમંદર સ્વામી મુખ્ય વસ્તુ છે વધારે સિમંદર સ્વામી નામથી કરવું સમજ પડે કારણ કે હાજર છે ભજીએ તે રૂપ આપડે થઈએ આપણે ચોર ને બારૂટી બારટીયા થઈ જાય ને અને બીજા બધા પાંચ કરવાનું કહેલું છે તે સારું છે દાદા ભગવાન પૂછવામાં એવા કેવા કર્મો કરેલા હોય કે પાંચ દિન માં જાનવર થઈ ને પાછો મનુષ્ય માં આવી જાય પાંચ મિનિટ જાનવર થઈ પાછો મનુષ્ય આવે કાર્ય કોઈ વખત કરી નાખે છે તો એને જાનવર જૈન પાછું આવવું પડે પરિપાસ માણસ થાય પણ જાનવર આવવું પડે એક કલાકે તો થોડો ધર્મ લઈએ પાછું પશુ થશે માનવતાનો કર્મ કરશે તો મનુષ્ય જન્મ થશે અને દૈવી કામ કરશો સુપરહ્યુમન નો કામ કરશે દેવગતિ માં જવું પડશે અને રાક્ષસી કામ કરશે નર્કમાં જવું પડશે રાક્ષસી કર્મ કરશો તો નર્કમાં પડશે પા કામ કરશો તો જાનવર માં જવું પડશે અને માનવતા નું કામ કરશો તો મનુષ્ય અને સુપર હ્યુમન દેવગજ ને મોક્ષ એટલે શું મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ આ ડિપેન્ડન્ટ છે આત્મા સુખ ધામ છે પ્રન સુખ ધામ છે આત્મા જે છેલ્લા અવતાર હોય અમારે જે છેલ્લા બે ત્રણ અવતાર બાકી તાલી ભગવાન કે લોકો કૃષ્ણ ભગવાન ને ભગવાન કે મારી ને ભગવાન કેદન થયેલો કૃષ્ણ ભગવાન બે હજાર બાકી છે માતા પેટ માં પૂરું કરતા કરતા છેલ્લા ભગવાન કેવાય અવતારી પુરુષો કેવાય અવસાન પછી બીજો પ્રશ્ન આવું અધાયબ ગા જ્ઞાન એ શું કે કોઈ કાળમાં સાંભળવા માં જોવા નથી આવ્યું આ તો અગિયારમો આશ્ચર્ય છે આ કાળ નું દાદા દસ આશ્ચર્ય થઈ ગયા છે એટલે અગિયારમો આશ્ચર્ય દસમો આશ્ચર્ય મહાવીર સ્વામી ની હાજરી માં સૂર્યનારાયણ અને દેવી બંને દર્શન કરવા આવ્યા તા એમનું વિમાન છે પ્લેન નહિ વિમાન એ વિમાન ની અંદર રે પોતે ત્યાંથી આયા હતા તે બે કલાક છે તે અંધારું પડી ગયું હતું સમજ ને એ ન જ છે બધી આખી આપડા ઇતિહાસનારાયણ દેવગતિ ને સર્ગ માં ફેર નહી કોઈ એસો સમજો ને દેવગતિ એટલે શું સુપર હ્યુમન અહી તમારા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 આપી શકે પણ પ્રારબ્ધ કર્મ ના ફળ તો પ્રારબ્ધ કર્મ એવું હોય તો જ આ હિસાબ બધો કર્મ થયેલો દેવ કોઈ જવાનું હોય તો પ્રાર્ધ નું આવું હોય સમજ ને એટલે એવું જો થતું હોય તો જાણી લો કેમ કે લોકો બદલે રાખેલી અરે મનુષ્યમાં ક્યારે આવ્યો કે ભાઈ માનવતા નો કર્મ કરે માનવતા નો માનવતા નું કહ્યું કે ભાઈ જોવાનું બંધ કરવું જોઈએ શું કહ્યું કોઈક પાકીટ પડી ગયું હોય તો આપડે વાપરી નહીં ખાવું જોઈએ આપણું પડી જાય તો શું થાય એવું દુઃખ હોય એ જાણતા હોય તો આપડે એના માટે રવા દેવું જોઈએ અને એને ખબર આપીને પહોંચાડી દેવું જોઈએ એ માનવતા અને કોક નું લઈ લેવા માં તૈયાર હોય તે પાછળ પશુ આવે એથી ચાર પગ અને બ્રહ્મચારી જોયેલા નહિ કેવ જોયેલા ખબર નહીં આ તો હોય જ બ્રહ્મચારી ખેડૂત પૂતળો હશે એનો પ્રશ્ન શંકા રાખવા જેવો નઈ બ્રહ્મચારી જ હોય તમે હોય બોલો એટલે કરબો છે પાછવી કરતા આવેલો હા કઈ લાભ થતો ના હોય તો લોકોને નુકસાન કઈ નાખવું અત્યારે તળાવ પાણી જે આવતું હોય ને એ તળાવમાં માણસો મરી જાય નાખી જાય મારી લાવે તો જાનવર નો અવતાર આવે એનું ફળ જાનવર આવે અને શોખ ને માટે મારે શિકાર કરતા ને શોખ મારે મારે તો અંદર ગતિ થાય પોતાને કઈ પણ ફાયદો છે નહી છે ઉપર છે અને નર ગતિ આ નીચેના ભાગ સાત છે પૂછવા પ્રશ્ન પૂરો હા તો દ્વાપર ત્રેતા ને સત્યુગ મિસે એવી કેગમાં માસો હોય એમાં ધીમે ધીમે બગાડ થતો જતો થતો દ્વાપર માં ત્રેતા માં પછી આ સત્યુગ કલયુગ માં બગડી ગયેલો હોય એટલે પ્રજા કયુગ નહી ભાઈ સત્યુગમાં ભાઈ ડકો હોય કેવા હોય આપડા ઋષિ મુનિ બુની ડફોળ હોય બધા એક ચોરી કરવાનો વિચાર ના આવે તો ચોરી કરવાનો વિચાર આવે તે ભલે બધા ડફોળ બધા કેવાય સમજ પડી મને સમજ ના પડી એવું કે વાતાવરણ શુદ્ધ એટલે શુદ્ધ જ રહે બધા એટલે મન ડેવલપ કરવાનું સાધન ના મળે અને બુદ્ધિ બઉ ડેવલપ થયું હોય અત્યારે પણ વિપરીત હોય પેલી બુદ્ધિ હવે અભિજાય હોય કેવી સુંદર બુદ્ધિ હોય સમજ કરેવલપ ના હોય આ તો બઉ ડેવલપ પ્રજા છે આ તો સમજાવનાર હોય બધું સમજાય તેલ ક્યાંથી આવે છે લોટ ક્યાંથી આવે છે તૈયાર થયો પેલો ઋષિપત લડ્યા જ ના આવે લડે ચાલો લડવાનું અને આ તો રોજ વળીને જોર કેવા જાય બીજું લોકો આ દ બઉ દુઃખ ભોગવ ભોગવા દુઃખ પેલા દુઃખ છે ભૌતિક સુખો ક્યાં ભૌતિક સુખો પૂછવા જેવા નથી મારા ટાઈમ પરગડે તે સિંહ ને તો બધા સાસરા મોકલા જવાનો અધિકાર જ નથી એમ કહ્યું શું કહ્યું બધા થઇ જાય શું થયું કારણ સ્ત્રી સાથી સ્ત્રી થાય છે મોહ અને કપટ નો પરમાણુ એનામ વધવાથી એ સ્ત્રી થાય છે પુરુષ નામાં અહંકાર થાય છે અને પુરુષ થાય તો થાય પુરુષ વે મોક્ષ થવો જોઈએ વેપ પુરુષ નો જોઈ છે ગોત્ર કેવી રીતે બધી શીખાય તહેવાર અથડાય છે હોળી દિવાળી ઉત્તરાયણ એ બધું સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે ધોરણે બની કરેલું છે પણ અત્યારે ધોરડ જાણતા નથી એટલે બફાઈ ગયું શું થયું તમને ખબર ને વૈજ્ઞાનિક ધોરણે કરેલું છે નમસ્કાર વિધિ માં બધા વાક્યો કોઈ પાંચ ને પાંચ છ લોકો કયા હતા કે આ પાંચ આ ચાર છે માંથી પડાર થયા પડ્યા તો એટલે મૂળ છો તે પલાઠી પર ગણપતિ નું વાહન ઉંદર એમાં કઈ ખાસ નથી આપનું જ્ઞાન એ વર્લ્ડ ની અજય બી છે નહી એવું આપણને પોતાને અનુભવ આવે કે આવું બની શકે નહી વર્લ્ડ માં બન્યું નથી શું કયું લખે બન્યું નથી તો પવિત્ર શા માટે ગણવા પડશે પવિત્ર તો એટલા માટે કે જ્યાં સુધી સંતાસ મહિને ખુ નથી ત્યાં સુધી પવિત્ર અત્યારે દરેક શહેર હવે સંતાસ મહિના ખી દીધા ગંગામાં ગંગામાં તમે જો ગંગાજી સંતાસ માર્યા છે બાળકો તમારી પાસે નામ ના લીધું હોય પણ તમારે દર્શન કર્યા હોય દરરોજ દર્શન કરવા એમનો મુક્ત એમનો મુક્ત ક્યારે થાય કે મોટી મનો થાય અને આ રસ્તે વે જ્ઞાન લીધે વગર ના થાય ને નાનો ભાઈ નો પડી જતો મોટો હોય તો રસી ઘર ચડી ગયા જ્ઞાન લીધેલું હોય તો થાય અને જ્ઞાન લઈને પાંચ આજ્ઞા પાડે તો થાય જેટલું ક્રમચર્ય પડાયું પાડવું આ ધર્મે શું શું હોય છે પણ આ સત્ય ડિસ્ચાર્જ કહ્યું છે ગરીબ હોય ની પણ દવા બહુ સારી લાગતી માટે એના નિયમ પીવી જોઈએ ને તાવ ચડ્યો હોય એને તાવ ચડ્યો બંને તાવ ચડે ત્યારે આપડે લોકો દુરુપયોગ કરે એટલે મારે કેવું લખવું પડેલું પછી આત્મા દેહ જ નહીં ખોરાક જ ના હોય સમજ આત્મા તો સ્વભાવ થી જીવી રહ્યો છે પોતાના સ્વભાવ પોતાના પ્રાણ જીવે છે સમજાય આ લેવા જ હોય એને પ્રશ્ન મોક્ષ સમજાય ને છે અને કોઈ બાર કોઈ ચીજ જરૂર નથી જાણે એ જ પરમાત્મા છે સમજવાય ને કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો કહ્યા આ જ્ઞાનેન્દ્રિયો એટલે આ દ્રષ્ટિ ખબર પડે ને ચામડી ને ખબર પડી જાય ને આ પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે આપડે ના જોવો હોય તો દેખાય જાય દેખાય જાય ને આ જ્ઞાને મળું ખાય છે બે હાથ બે પગ ને આ બધી કર્મ ઇન્દ્રિયો જે કર્મ કરે છે ધંધા એટલે પાંચ કર્મંદિયો કેવાય શું કયું અને પાંચ જ્ઞાન પડી શું મંદિર કહ્યું આ બધું બાર ચક્રવર્તીઓ કયા દરેક એક કુંડા આખું કાળ ફરે એક કુંડાળું વીસ લાખ નું વર્ષનું ત્યારે ત્યાંથી પુરુષો દસ લાખ માં ત્યાંથી થાય બીજા